3-6 શ્લોક નંબર થ્રી ટુ સિક્સ ભ્રાત્રો રામપ્રતાપેચા રામયોધર્મજન્મનો અયોધ્યા પ્રસાદ રઘુવીરાભિ સુકુંદંદ મુખ્યા બ્રહ્મચારીણ ગૃહસ્થાશ મક્રાધ્યાયમાશ્રયા દવા વિરવાયો યામિષ્યતા ગતા મુક્તાનદા યે સો સાધિલાય સ્વધર્મરક્ષિ કામેત જે લોકોને ભગવાન નો આશરે નથી કેવળ નૈષ્ઠિક વ્રત ના ધર્મને જ આશરેલા હોય છે તેવાઓને તો અંત શત્રુઓનો ભય ટળવો અને નૈષ્ઠિક વ્રત નું રક્ષણ કરવું તે અત્યંત દુષ્કર છે ૃત જૈવૈષ પાર જલધી નતીર્ય કેચિત ક્રોધસ્ય વિફલસ્ય વશમ પદે ગોર મજ જે અપાર સમુદ્રના જેવા દુસ્તર છે પરંતુ તેઓ ક્રોધને વશ થઈ જાય છે સમુદ્રને તરી જનારો ગાયના પગલામાં ભરાયેલા પાણીમાં ડૂબે તેમ ક્રોધને વશ થઈને પોતાની કઠિન તપસ્યા ને ખોય બેસે છે પણ કહ્યું છે આપણને ક્રોધ થાય છે તો ક્રોધ નથી થતો તમને ક્રોધ થાય ક્રોધ થાય કિરાત માં કીધું છે અવિંધ્ય કોપશ્યા અવંધ્ય કોપશ્યા જેનો કોપ છે એ નિષ્ફળ છે વાંધ્યો ન હોય ખીજાય તો એનું ફળ હું કુકરો હાથ ફેરવે ખરેખર તો પોતાના માથે હાથ ફેરવો જોઈએ અવંધ્ય કોપસ્ય જેનો કોપ છે એ વંધ હોય વાંજ્યો હોય તો એનો રાજી બહુ વાંજ્યો હોય કોપ કરે નુકસાન ન કરી શકે તો રાજી થાય તો લાભ હું દઈ કોપ જો કરે એને એ નુકસાન ન કરી શકે એનો કંટ્રોલ ન કરી શકે તો રાજી થાય તો લાભ હું દીધી એટલે દ્રૌપદી એ યોધિષ્ટિને ઠમઠો અવંદ્ય કોપ હશે નથી ગાય એટલે જેની આંખ ત્રાહી થઈ હોય તો માણસ જાય તો આખ રાજી થઈ હોય તો માણસ નિયલ થઈ જાય એટલે કો નો અર્થ હું એ ક્રોધિત વૃથા ભાવે જપ હોમ બધું ક્રોધિત વૃથા ભાવે તો ક્રોધ કરે એટલે એની યજ્ઞ યાગાદી કર્યા હોય તો નાશ થઈ જાય યુધિષ્ઠિર રાજસુઈ કર્યો હોય તો રાજસુ નાશ થઈ જાય હું તમને શું લાગે ઋષિ મુનિઓ મંગલ સ્વામીજી સ્વામીજી તો નો લખાય ઋષિજીનો હું વિચાર કર્યો છે આમાં એવું કીધું ને એને ક્રોધના ક્રોધમાં વિફલસ્ય ક્રોધસ્ય વસમ વસેયાંતિ ક્રોધ નું કઈ ફળ નહીં સ્વાદ કરે તો એટલી ઘડી તો મજા આવે કે નહી માન કરે માન હોય તો એટલું ઘડી તો ફૂલાય તો ખરો ક્રોધ નું અને મૂંજાઈ જવું ઈર્ષા કરવી કોઈનો દ્રોહ કરવો એ બધા ક્રોધ સ્વરૂપ છે રોવે ખુ જાય અને મરે બધા ક્રોધ ના ફળ તો ક્રોધ કરે તો આગલું અનુષ્ઠાન કર્યું ક્રોધિત ભક્તિ કરી જાય ને કેમ લાગે કેમ કઈ કોઈ નિર્ણય કઈ નથી આવતો એ ક્યાં આવેલો જાય ભાઈ માનો કે બહુ ગ્રેજ્યુએટ થઈ ગયો હોય અને વિદ્યામાં પારંગત થઈ ગયો હોય તો એકવાર ક્રોધ કરે તો ડિગ્રી ફેલ થઈ જાય કે હવે બીજી વાર તમારે મૈસૂર યુનિવર્સિટીમાં જવું પડશે ઈગનું માં જવું પડશે ઈગનું બહુ મોટી છે કે બીજી વાર તમારે એમબીએ થવું પડશે એકવાર ક્રોધ કર્યો ને કેમ થાય વિદ્યાર્થી લ્યો તો ડિગ્રી ફેલ જાય કેમ જાય ડિગ્રી નહી શાસ્ત્રી થઈ ગયા હોય એ તો જાય ને આ તો યુનિવર્સિટી ની છે એટલે ન જાય પણ શાસ્ત્રી થઈ ગયા હોય શિક્ષા પડી ગયા હોય તો એમ ધ્યાન હોતમ જાપને સર્વ ક્રોથી ત્યાં વ્રતા ભવું કીધું તો એનું શું કરું જ્ઞાન મેળવું હોય તો પછી ક્રોધ કરે તો ઉડી જાય ઘરમાં ઘરમાં ક્રોધ કરેભા ઓછી થાય કોઈ ભાડ્યો ન હોય તો ભાડ્યો ન હોય તો ક્રોધી માણસ ની પ્રતિભા વધે કે ઘટે ક્રોધી માણસ છે એનો પ્રભાવ વધે કે ઘટે ક્રોધ ન કરતો હોય નથી કે ક્રોધ કરતો હોય નથી કોને બીવે કોને કોને બીવે નથી બે કેવું ગુ નું હોય એ મળવાનું હોય મળે માણસ મેળવું હોય એનું ફળ એક ક્રોધ કરે તો વ્યુ જાય એમ કેમ કે ક્રોધિત ક્રોધ કરી રાખે જિંદગી કે કેટલી વાર એક વાર કરે તો શાસ્ત્રીઓ વિચાર કરો શાસ્ત્ર કવું વનમ અમારે હમણાં એક શ્રુતિ આવી હતી કવ વનમુ કૃક્ષ આ બધી સૃષ્ટિ થઈ એનો એનું લાકડું ક્યાંથી લેવાય છે આખી ભુવના રચયન એનું લાકડું ક્યાંથી આવ્યું એ બધી વિચાર કરતા થતા આપડે આમ કરો પાંચ વર્ષે જાય બે વર્ષે જાય એક વખતે જાય હું બઉ ડાયો છું કે મેટલી ડિગ્રી મેળવી છે કે મેં એટલા જપ કર્યા છે કઈ કઈ નથી ક્રોધી તૃથા ભાવે ઓલું તો કદાચ નાશ થઈ જતું છે બાકીના બધા ગુણ છે એ ક્લોઝ થઈ જાય બાકીના બધા ક્રોધિ ત્રધા ભાવે નિરર્થક બની જાય ત્યારે એને કઈ શાસ્ત્ર ની સમજણ કેવા આવે ન એટલે કીધું છે આપડે ક્યાં કેવું છે કામ નો છે ખાલી ક્રોધ એક ને ક્રોધ નું એક જ ક્રોધ છે એ બધા વૃદ્ધા કરીને ઈર્ષા કરે માળા તો ઈર્ષાનું બીજા એને ગુણ નું ફળ હું ત્યારે તો એ કઈ ગુણ ફળ એને કઈ કાયમ ના આવે મૂંઝાઈ જાય માણસ હોય જાય મુંજાઈને રોવે મું મરે મારે એટલું બધું કીધું પણ સ્વભાવ ના મૂકે સ્વભાવ ના મૂકે એટલે મારે વૃદ્ધા ભાવે તે જે કઈ બધા એ પ્લસ પોઈન્ટ છે એ બધા વ્રથા થઈ જાય વૃવાનો મતલબ એ છે કે ભણી ગયો હોય એ કઈ ક્રોધ કરે વયુ જાય એન્જિનિયરિંગ એટલે એ વિદ્યા બધી શાસ્ત્ર વિદ્યા જ છે જ્ઞાન એમ કીધું છે ને એ બધી શાસ્ત્ર વિદ્યા છે એક વાર ક્રોધ કરે તો એન્જિંગ આખું એન્જિનિયરિંગ કેન્સલ તો પછી બીજી વાર કરવાનું એક ઈર્ષા કરે તો એન્જિનિયરિંગ કેન્સલ પણ કરે તો થઈ જાય એ જયારે કરે ને ત્યારે થઈ જાય ત્યારે કેન્સલ થઈ જાય એન્જિનિયરિંગ કરતા હાથ એન્જિનિયરિંગ હોય ડબલ એન્જિનિયરિંગ હોય ચડાવવું હોય ત્યારે ડબલ એન્જિન જોડે ક્યારેક ત્રણ જોડે હોય વી એકવી ડબ્બા હોય તો ત્રણ જોડે ડબલ ડિગ્રી હોય તો કઈ કાયમ એટલે મહારાજ કે કોઈ વાતે મું જાવું એવું કીધું ઝીણાભાઈ પ્રશ્ન પૂછ્યો મહારાજ ભગવાન આવે ત્યારે તો રાજી થવું અને નો આવે એમ નહિ આવે તો રાજી થવું ન આવે તો મું જાવ જયારે ક્રોધિત વે બહુ હબજવા જેવું છે એમ તો કે ભક્તિ નો તો નાશ નો થાય તો ક્રોધ મોટો કે ભક્તિ મોટી આવે ત ક્રોધ આવે ત્યારે ભક્તિ કઈ કાયમ નથી આવતી પરોક્ષ ની મોટાઇ નથી પ્રગટ ની મોટા પ્રગટ ક્રોધ આવ્યો હોય ત્યારે ભક્તિ કઈ કામ ના આવે પ્રગટ ક્રોધ આવ્યો હોય ત્યારે કઈ કામ ના આવે તે દેવોએ કહ્યું છે કે ક્ષુદ્ધ ત્રુત્રિકાલ ગુણ મારૂત જૈવ શૈષ્ણા અતિતીર્યચી ક્રોધસ યાંતિ વિફલસ વશમ પદે ગોર મજ્જતી દુશ્ચર તપશ્ચ વૃથોત્સૃતી ઘણા એવા લોકો હોય છે કે જેઓ ભૂખ તરસને ટાઢ તડકાને વાવાઝોડાને જીભના વેગને પગલામાં ભરાયેલા પાણીમાં ડૂબે તેમ ક્રોધને વશ થઈને પોતાની કઠિન તપસ્યાને ખોઈ બેસે છે સન્કાદિકો એ પણ કહ્યું છે કે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 दान व्रताय ज्ञानम ध्यान हूत जप यने कृतम सर्वं क्रोधित वृथा अनेक प्रकारना दान कृच्र चांद्रणादी व्रतों विविध नियमों शास्त्रीय ज्ञान इष्टदेवता ध्यान होम अने जपेलो जाप आ ब प्रयत्नों की करेला कल्याणकारी साधन क्रोधी मनुष्य ने निष्फ जाए फल आता સમય ઉપર ફળ નથી આપતા ફળ બે છે પ્રગટ અને પરોક્ષ પ્રગટ ફળ અહીંયા છે કે જીવનમાં શાંતિ રહે એનું અંતઃ કરે બધા સારા અનુષ્ઠાન નું ફળ તો એ હોય ને સારા અનુષ્ઠાનો હોય માણસ સારા અનુષ્ઠાન પણ કરે અને તો એને અંતર શાંતિ નો થાય તો એને આ ક્યાંક લાગી લાગ્યું ક્રોધિતસ્ય વૃથા ભાવે સારા કામ કરે અને એને આનંદ નો આવે અને એની મજા ન આવે તો આવું ક્યાંક અંદર બેઠું હોય નહી તો એને મજા આવી જ જોઈએ ભગવાન નો સંબંધ થાય તો એને મજા આવી જ જોઈએ મહારાજ કે સૂર્ય ને આંખ સંબંધ થાય એટલે પ્રકાશ થાય પ્રકાશ થી આવી રે ન ક્રોધ નો પરિવાર છે મું જાત ની કોઈ ની યારી ઈર્ષા કરતા હોય તો એ ભક્તિ સુખ આવે કોઈ ઈર્ષા કરતા હોય તો એ સુખ ન આવે કરે છે જે કરતો હોય એનું સુખ નો આવે એટલા માટે તો મારા જ કેટલા વાર બધા કે સંતના લક્ષણમાં કીધું કે પોતે ભગવાનની ભક્તિ કરતો હોય અને બીજો જો કોક કરે તો દેખીને રાજી થાય જોઈ ને રાજી પોતા જેવું જો કોક કરતો હોય તો રાજી થાય પણ રાજી થાય એ મોટો સવાલ છે રાજી થઈ જ નહી પોતા જેવું કરે તો રાજી થઈ જ નહીં પોતા જેવું ન કરતો હોય બીજી કરતો હોય સાઈડ ની તો થવું હોય તો થાય લગભગ તો ન જ થાય તો એક નાયત વાળા નો થાય નાય સુધી હોય તો થાય ગ્રહસ્થ તમે હો પણ ગ્રહસ્થ ગ્રહસ્થ બે થયા હોય તો પાછા ન થવું એવા અમારે તમે કઈક ભક્તિ કરતા હોય તો અમે સાધુ બધા તમારા પણ તમારા કરતા અધી સાધુ કરતો હોય તો આશીર્વાદ બ્રાહ્મણ બ્રાહ્મણ સ્નાન સ્વાનવ ગુરઘુરાય તે સાધુ ને સાધુ ને જોઈને સ્વનવ ગુર ગુરાય પેલા તો આવું આદરે કેમ એનો ગાજવા બીજું હોય અને આને એટલું આનો અવાજ સાંભળી જો ભાગવા મળે તો આ ફટાક્યા મળે પડવા નગર ખી કહે નઈ એટલે એને સુખ ન આવે છે ઈર્ષામાં હું જોઈ છે એમાં કઈ જોતું નથી એમ ક્રોધમાં હું જોઈએ એટલે એ નેગેટીવ વિભાગ આવે એટલે એનું આખું ગ્રુપ છે એટલે આ બધા હોય તો વૃદ્ધા થઈ જાય ભક્તિ કરે ને વૃદ્ધા અનુષ્ઠાન કરે ને વૃદ્ધા સેવા કરે ને વૃદ્ધા કેમ કે એનો આનંદ આવવો જોઈએ આવે નહીર્ષા કરે ને ભક્તિ કરે તો ભક્તિ ની મજા આવે ઓલું બધું બગાડજે મજા બધી બગાડજી ભક્તિ કરતો હોય કે સેવા કરતો હોય બીજા ઈચ્છા કરે સેવા કરતો હોય મૂજાઈ જાય સેવા કરતો હોય બે ઓલું બીજું થાય કે મજા ન જે કરે છે જે આનંદ છે એની મજા એને બગડી જાય એટલે ક્રોધિત વૃથ્થા ભાવે કદાચ ને ભગવાન દયાળુ છે ને ભક્તિ કરી હોય તો એનું ફળ તો આપે પણ ઓલું એક તો પાપ ની બે શક્તિ છે ને પાપ હોય એની બે શક્તિ છે એક વ્યવહાર નિરોધિકાર અને એક પરલોક એને દંડ પરલોક માં દંડ મળે એ પ્રાયશ્ચિત કરવાથી વ્યવહાર નિરોધ શક્તિ છે એનો દૂર થાય છે એનું સમાધાન થઈ જાય છે એક નાગાધિક બે ત્યાં સુધી બેહી નહી પણ ઓલે પરલોક માં જે દંડ મળે એ તો પાછો મળવાનો જ હોય પ્રાયશ્ચિત કરીને કોઈને હોતે મળે એટલે કોઈ મળેલો દંડ થવાનો હોય થાય પરલોક માં તો દંડ થવાનો ક્રોધ હોય એ કોક ના ઉપર કરવાનો હોય ને હવે વ્યાજબી છે કે ગેરવ્યાજ બી છે ઈર્ષા કોકની ઉપર કરતો હોય ગેરવ્યાજબી ઈર્ષા કરે છે એવું ના બને એટલે એમાં એ રે ને એની ઉપર કરતો હોય તો એની જે પરલોક ની શક્તિ છે એ તો ઠીક પણ આલોક ની જે શક્તિ છે એ ઓલું હા બધ કરી દે એટલે વૃથા કરી દેલા નો પ્રતિરોધ કરી દે એવી મોટી કરતા હોય ગમે એવી મોટી ને એક્સ્ટ્રીમ ભક્તિ કરતા હોય અને એનો એ પ્રવર્તે તો એની એક્સ્ટ્રીમ ભક્તિ સ્વાદ એને આવે નહીમ ભક્તિ નો સ્વાદ નો આવે આવતો હોય છે કેમ લાગે છે એટલે ઓલું એક્સ્ટ્રીમ કરતો નથી એમ મારી જેવું એટલે બધું એની ઈર્ષા વધારે એની ઈર્ષા થાય એટલે ઓલો સ્ટોપ થઈ જાય આલોકમાં તો એનું ફળ જે હોય એ સ્ટોપ થઈ જાય પરલોક માં ઘાયલ થઈ જાય પરલોક તો ભગવાન દયાળુ છે એટલે હાવ ડિસ્ટ્રોય નથી કરનાર હાવ ચોકડો નથી મારી દેતા ક્યાલો એક ભૂલ કરી હો માર્ગ ચોકડો એમ નહી જેટલી ભૂલ કરી એટલે ચોકડો એવું ભગવાન દયા ન્યાય હોત છે ને ભગવાન પાર ભગવાન પાય ખાલી ઓલું નહીં એમ જેટલું કરે એટલું એનું થાય પણ આ લોક માં તો બધું આ લોક બધો ચોકડો વૃદ્ધા ભાવે બધું અડ્યા નહી પછી એક્તિ કરી હોય સેવા કરી હોય એક્સ્ટ્રીમ અનુષ્ઠાન કર્યા હોય તો એનું સુખ તિલકુલ આવે નહી ચોકડો હા કરે એક માર્ગ નું અને ચોકડો નવાણું નો હોતી ચોકડા લાગી જાય કે ક્રોધ કરે એટલે ક્રોધ નું ઓલું થાય કે પછી ઓલું બીજું તો આવે બીજું ફળ આવે ઈર્ષા કરે તો ઈર્ષાનું જ માઇનસ થાય કે પછી ઓલું બધું માઇનસ થઈ જાય ક્યુ થાય બધું માઇનસ પરલોક માં બધું નહીં લોલોક માં ખાલી ઈ જ મા બે ફળ છે ને એટલે મને એવું લાગે છે કે વાત અવંત્રોધ એટલે એટલે એમ કે કઈક ફળ હોવું જોઈએ એમ હવે એમથી ક્રોધ કોઈક કઈક ક્રોધ કરે તો ક્રોધ તો હું બીવરાવાય ન દાંત કાઢે ક્રોધ નું ફળ હું એમ તો એ મૂર્ખાઈ નો ક્રોધ કેવાય મુર્ખાય નો દ્રૌપદીજી એ યુધિષ્ઠિર ને બવા ઝાટ ક્યાં છે એમ ભગવાન નારાયણ નું ચિહ્ન છે અને નારાયણ છે એ આ જગત ઉપર શાસન કરે છે એટલે ધનુષાર રાજા છે નારાયણ નો અવતાર એની વિભૂતિ કીધી છે બે કોઈ વાત એમ અર્જુન નું નામ સાંભળી અને ઓલો એમને ધગ ધગતો જ રહેતો હતો નજુન ગરમી આવતી અર્જુન ની શક્તિ થી આવતું અર્જુન શક્તિ નું પરિણામ હતું અર્જુન ના ક્રોધ પરિણામ હતું ક્રોધ નું હોય તો શક્તિ છે ક્રોધ કરે બધી શક્તિ ઠાલવી દેતા હોય બાકી રાખે બધી શક્તિપુરી નો યુઝ ક્યારે થાય તમે કોઈ ઉપર રાજી થઈ ગયા હાલો ભાઈ જયેશભાઈ ની ઉપર રાજી થઈ ગયા જયેશ ભાઈ આલ્યો તો બે ક્યારે જમી લો પણ તમાર ખજાના મોદી નાખો જયેશભાઈ ની ઉપર રાજી થઈ ગયો છું આ તો પાંચ ટોપલા નાખો રાજી થઈ ગયા આનંદભાઈ ઉપર આનંદભાઈ ઉપર થોડુંક રાજી થઈ જાય ક્રોધ થાય જેટલું હોય એટલું બાળ કરી નાખે કે આને ઉલાળી જ નાખું એટલે ક્રોધમાં બધી શક્તિ આવી એટલે અર્જુન અર્જુન જેટલી શક્તિ હતી એટલે એનું માપ હતું એને પા અને ઓલા યુધિષ્ઠ ને ક્રોધ થી કઈ થતું નતું માપ હતું ક્રોધ કરે વાંધો રાજી થાય તો થવા જાય થવા ખબર જો આ ક્રોધ કરશે અને ક્રોધ કરે તો બધા બધી શક્તિ ઠલવે એનો અર્થ એવો જોઈએ કાંઈ બાકી ન રાખે ઉસી ની હોતું લી પોતે કઈ ટૂંકો પડતો હોય તો કે તું સપોર્ટ કર ભક્ત ને કલયુગમાં પણ નૈષિક બ્રહ્મચર્ય વ્રત માં કોઈ જાત ની ખામી આવતી નથી આઘરું છે તો પણ ભગવાન ની જેને બળ હોય તો એને ખામી નથી આગળ આવ્યું હતું સદગુરુ એનું માર્ગદર્શન હોય બળ હોય તો કળિયુગમાં કળી ધર્મમાં નિષેધ કળી નિષેધ ધર્મમાં કીધું છે તો પણ આવું કરી શકે અને મહારાજે એનું કળિયુગમાં સતયુગ પ્રવર્તા છે અથવા અહીંયા મૂળ શ્લોકમાં નૈષ્ઠિક શબ્દનો અર્થ જીવનભર ઉર્ધ્વરેતા રહેનારા પ્રથમાશ્રમીઓ અને બ્રહ્મચારી શબ્દનો અર્થ ઉપકુરવાણક અર્થાત જેને બ્રહ્મચર્ય વ્રત અમુક નિશ્ચિત સમય સુધી જ પાળવાનું હોય અમારા આશ્રિત આ વાક્યાંશ આગલા અને પાછલા બંને વાક્યાંશોમાં જોડવાનો હોય છે મદાશ્રીતા એમ એટલે બધા શ્લોકમાં જે વર્ણન નામ લખ્યા એ બધાને તા આવ્યું વચે મુક્તા રા્યા એ મદાશ્રયા છે પછી વિધવા સધવા અને સાધુઓના નામ પછી આવ્યા પણ બધા લઈ લેવા મદાશ્રીતા એટલે બધા સોરઠ પ્રદેશમાં માણાવદર ગામ છે ત્યાંના બ્રાહ્મણ મયારામ ભટ આદિ ગ્રહસ્થ સત્સંગી ગ્રહસ્થ એટલે ગૃહિણી પત્ની ને બનાવીને સંસારમાં રહેનારા દ્વિતીયા સ્મૃતિ કહે છે ઘરમાં રહે એમને ગૃહમ જોડાય સ્ત્રીની હે જોડાય એટલે એવું તો હોય પણ ગ્રહસ્થ એટલે સ્ત્રીની સાથે આખી જિંદગી પૂરી કરવી એમ ગ્રહસ્થિત ઘરમાં તો બધા રહેશે સાધુ એ ઘર માં રહેશે કેટલાક શબ્દો ને યોગ રૂઢ ગણે છે જેમ કે ગૌરવ મુખ શમીક ઋષિ નો શિષ્ય સપ્તપર્ણ સાતપુડા નામે ઝાડ કું બધાય આ બધા ગૌરમુખ એટલે એનો યોગિક અર્થ શું થાય યોગિક અર્થ શું થાય શું થાય શ્વેતમુ બસ ઉદળા મોટા વાળો એટલે ગૌરવ મુખ એનો અર્થ એવો થયો પણ ગૌરમુખ કે તો ઓલાનો ઋષિ છોકરો અહીથી ક્યાંક ગોતે નરેન્દ્ર કહે ગયો એ રૂઢ અર્થ કેવાય રૂઢિ એટલે સમાજમાં જે પ્રચલિત હોય એમને મૃઢ અર્થ કેવાય બોલો બધા જેમકે ગૌરવ એટલે ગ્રહસ્થ શબ્દ છે એ ગ્રહસ્થમાં રૂઢ થયો છે ગ્રહ એટલે સ્ત્રી શબ્દ માં રૂઢ થયો અને ગ્રહસ્થ એટલે સ્ત્રી વિવાહ કરીને સ્ત્રી રાખે એટલે ગ્રહ થયા ઘરમાં રહે સારા ઘરમાં રહેતો હોય તોય નહીં ગ્રહ એવું રૂઢ શબ્દ गौरवमुख श्रमिक ऋषि न शिष्य सप्तर्ण सात पुणा नाम झाड़ क्ष अर्थात द्वितीय आ प्रसंग में ब्रह्मचारी नो निर्देश गृहस्थ सत्संगी पहला करो एक कारण है ब्रह्मचारी कोई शास्त्रीय आज्ञा लोपे तो पाप थे पाप नु प्रायश्चित ब्रह्मचारी સાવધારી કેમ છે ના એ બહુ જ્ઞાની છે એટલે એને યાદી દેવાની જરૂર નથી ઈ તો કઈ લોપે જ નહીં મોટા છોકરા ને બહુ ન ધકે નાના છોકરાને જેટલી સૂચના દેવી હોય એટલી દે મોટા દેવી હોય તો નાના દે એટલે આ જ્ઞાની છે અને પૂરું હમજી આ આશ્રમ માં પ્રવેશ કર્યો છે અને બ્રહ્મચર્ય આશ્રમ માં હમજી પ્રવેશ નથી સીધો અહિયાં ખાબક્યો જ છે બ્રહ્મચર્યા આશ્રમ કોને કહેવાય પચીસ વર્ષ જુદી છે તો એને નૈષ્ટિક કેવાય એમ પણ નહિ બ્રહ્મચર્ય છે એ પેલો જ આશ્રમ છે અને સંન્યાસ આશ્રમ છે એને સ્વેચ્છાથી ગ્રહણ કર્યો સ્વેચ્છાથી ગ્રહણ કર્યો છે તો એને જાણીને જ કર્યો છે કે આમાં આમ હોય એટલે એ મારે પાળવાનું છે હું હું પાળવાનું છે એ જાણીને એને ગ્રહણ કર્યો છે અને બ્રહ્મચર્યમાં જાણીને થયો એવું નથી અત્યારે તો સૌરાષ્ટ્રમાં વાંધો છે ને બધું ઓલું રેંજ અપડાઉન છે ને એટલે બધા પરાયણ બ્રહ્મચારી વાંધા ફરતા હોય છે એટલે મળતા નથી ને કે મેળ ખાતો નથી એટલે પરા ફરતા હોય એટલે એ કમ્પલસરી છે તમારે ધ્યાન રાખવાનું વધારે અને સાધુ અને છેલ્લે મૂક્યા એટલે એના અર્થ એવો નહીં કે ઓછું ધ્યાન રાખવાનું એ સ્વયં સમજવાનું છે એને સૂચના દેવાની જરૂર નથી મહારાજને પોતે કમિટમેન્ટ કરીને આવ્યો છે કે મારે આમ કરવાનું છે મારે આમ નથી કરવાનું તેનું પણ એક કારણ છે બ્રહ્મચારી કોઈ શાસ્ત્રીય આજ્ઞા લોપે તો પાપ થાય અને તે પાપનું પ્રાયશ્ચિત બ્રહ્મચારીઓ ગ્રહસ્થ કરતા બમણું કરવું તેવું વિધાન છે તેને બ્રહ્મચારી નું નામ પહેલા લખ્યું છે ધારણ શક્તિ હોય વધારે હોય બ્રહ્મચાર્ય સીધો સંબંધ સીધો સંબંધ વધારે એટલે તો બ્રહ્મચારી અવસ્થામાં ભણવાનું હોય છે એ નાની અવસ્થા મહારાજ કે પોતાનું વચન ફેલ ન જાય એટલા માટે સાધુ અને નૈષ્ટિક બ્રહ્મચારી બે છે ને સાધુ અને નૈષ્ટિક બ્રહ્મચારી ખાલી બ્રહ્મચારી તો નથી થયા બે ને બ્ર બે નથી આશ્રમ અલગ કીધો છે શિક્ષા પત્રી એટલા માટે તો મારા એવું કીધું કે એકાગ્રણે મનસા પત્રી લેખ હેતુ અવધાર્યો સર્વજીવ હિતા આ શિક્ષા પત્રીને એકાગ્ર થઈને વાતજો એકાગ્રબર નહીં પડે હું દીધું છે હું આપ્યું છે એ જ ખબર નહીં પડે એટલે મહારાજે નૈષ્ટિક બ્રહ્મચારી મુકુંદ બ્રહ્મચારી અને મુક્તાનંદ સ્વામી ને એક નથી ગણ્યા એક નથી ગણ્યા ધર્મ રીતે એક નથી ગણ્યા અમુક વાતમાં બે સાધુ પેલા બ્રહ્મચારી નહીં બ્રહ્મચારી પાળવું એવો બધા ભેળા લેખ્યા અને સાધુ ના બોલા બેના નોકાતે લખ્યા નોખા નોખા ધર્મ હોય અભ્યાસો વેદ શાસ્ત્ર કાર્યુરુ સાહેબ ન લખ્યું કે તમારે જળ ભરત ની ગોળે રેવું એવું લખ્યું એટલે એમાં વિભાગ છે બહુ ઝીણી દ્રષ્ટિથી જોવો તો મારા જે બ્રહ્મચારીઓ નૈષ્ટિક બ્રહ્મચારીઓ અને સાધુઓ ધર્મો એક ગણ્યા નૈષ્ટિક બ્રહ્મચર્ય બે નું એક બ્રહ્મચર્યની દ્રષ્ટિએ જે જે નિયમો પાડવા પડતા હોય એ બે ને પાડવાના ભેડા ગણ્યા બીજા હોતે અમુક ધર્મો હોય એને બે ને ભેડા ગણ્યા અને એને ભેડા હોતે કીધા પછી મારા શિક્ષાપત્રીમાં સાધુ ધર્મ લખાયું છે સાધુઓના ધર્મ કીધા એવું છે શિક્ષા પત્રિક અને અહીંયા એના નોખા નોખા ઉલ્લેખ કર્યો નકર એમ કઈ દીધું કે ત્યાગી મુકુંદાનંદ અથવા તો મુક્તાન સ્વામી બેલું લખ્યું એટલે મહારાજ ની દ્રષ્ટિએ કઈક વિભાગીકરણ છે હું છે એ આપણે સમજવાનું કે હું એમાં વિભાગીકરણ મહારાજે કર્યું છે આશ્રમ ની દ્રષ્ટિએ વિભાગીકરણ છે એનો અંતિમ આશ્રમ છે સન્યાસી છે અને મુકુંદાનંદ બ્રહ્મચારી છે એ પ્રથમ આશ્રમી છે એટલે આશ્રમ ને લઈને આશ્રમ ધર્મ નો નિભાવ કરવા માટે ડિફરન્સ ઓલો ધર્મ કે મારે મોક્ષ પછી પંદર પચીસ વર્ષ નું બ્રહ્મચર્ય કમ્પલસરી છે અને પંચોતેર વર્ષ છે એ સ્વૈચ્છિક છે એટલે આને સ્વૈચ્છિક લીધું છે પણ તોય આશ્રમ ફર્યો નથી લીધું છે સ્વૈચ્છિક આશ્રમ ફર્યો નથી પણ ત્યાગ બે ગણા અને અમુક જે નિયમો છે જે સ્વૈચ્છિક બ્રહ્મચર્યના એ ધર્મ બે હરખા આવે રહેશે અને ત્યાગના નિયમો છે એ બે હરખા રહે પણ તોય બે માં ફેર છે કે ઓલા પ્રથમાશ્રમી જ ગણા છે અને આ અંતિમાશ્રમી ગણા હોય એવું નથી નાનપણથી હોતેન્યાસ ગ્રહણ કરી શકાય બ્રહ્મચર્યાશ્રમ થી સીધો સંન્યાસ શિક્ષા સત્સંગ જીવનમાં આવે છે ને બ્રાહ્મણ છે એને મહારાજ એવી રીતે વર્ણ વ્યવસ્થાને લઈને તો એને સીધું બ્રહ્મચારી નૈષ્ટિક બ્રહ્મચાર્ય નો આશ્રમ ગ્રહણ કરવો અને ઈતર હોય તો એને વૈશ્ય ક્ષત્રિય હોય તો એને સીધો બ્રહ્મચારી બ્રહ્મચારી તો ચાર પ્રકારના હોય ત્રણ પ્રકારના હોય કે ભાઈ બ્રાહ્મણ બ્રહ્મચારી વૈશ્ય બ્રહ્મચારી અને ક્ષત્રિય બ્રહ્મચારી એટલે બ્રાહ્મણ બ્રહ્મચારી હોય ની સંન્યાસ થવા માગે તો એને નૈષ્ટિક બ્રહ્મચર્ય લેવું એવું મહારાજે સંપ્રદાયમાં વ્યવસ્થા કરી પાછા ઈ હોય સંન્યાસ થઈ શકે સંન્યાસ લઈ શકે હિન્દુ ધર્મ ની રીતે બ્રાહ્મણ ગોપાલન સ્વામી ની બ્રાહ્મણ જ હતા નિત્યાન સ્વામી ગોપાલ સ્વામી ગુણાતીતાન સ્વામી બ્રાહ્મણ હતા અને ઈ સન્યાસી થઈ ગયા મૂળજી બ્રહ્મચારી બ્રાહ્મણ જ હતા પણ એ નૈષ્ટિક બ્રહ્મચારી પ્રથપા છે એટલે આ તો બધી ઓલી ધર્મની મહારાજે એને લો જે ધર્મો છે શાસ્ત્રમાં કીધા છે એ ધર્મોને બરાબર યથાર્થ અમુકના લોપાતા એને ઉદાહરણ દઈ ને આમ કે ઉદાહરણ સેમ્પલ પૂરા પાડી અને એ ધર્મને બધા મૂર્તિમાન બનાવ્યા લીડ બાય એક્ઝામ્પલ એમ તમે લીડ કરો વૈદિક ધર્મ એટલે સંન્યાસ અને નૈષ્ટિક બ્રહ્મચારી એના ધર્મમાં કઈક થોડોક ડિફરન્સ વધે છે એમાં ઉત્તમ ઉદાહરણ નૈષ્ટિક બ્રહ્મચારી નું છે એ મૂળજી બ્રહ્મચારી છે આજીવન ગુરુની સેવા કરી રામાનંદ સ્વામીની સેવા કરતા અને રામાનંદ સ્વામી ગયા પછી સહજાનંદ સ્વામીની સેવા કરી પણ આજીવન એની એક જ ધર્મ છે આજીવન ધર્મ એટલે એટલું એમાંથી અલગ પડ્યો ગુરુની સેવા કરવી એવું કીધું નૈષ્ટિક બ્રહ્મચારીઓ એ ગુરુ ની સેવા કરવી એમ અને શાસ્ત્ર નો અભ્યાસ કરવો પણ એમાં એવું કીધું ગુરુજી બ્રહ્મચારી ગુરુ ની સેવા માં પૂરું કરી દીધું એ શાસ્ત્ર અભ્યાસ માં એટલું બધું ગયા નહી પછી એમના શિષ્યો હતા એ બહુ ધુરંધર શાસ્ત્ર શાસ્ત્ર ના અભ્યાસ થયા नहीं। ये नहीं ये सेवा कर भी की पूरी कर पूरी ने, ने, ने उपदेश दी थी थी। उपदेश दी तो वो ज्ञान प्रधान सेवा प्रदान से। अंगीरा मुनि कहे छे के। પાણી કુરંત્યાશ્રી રઘવા બ્રહ્મદર્શન નિદર્શના જેમ શૌચ છે એ વધારે છે માટે પામી કરે તો થાય ત્યાં સુધી કરવું શરીર સુધી હોય ત્યાં સુધી કરવું શરીર નું મટી જાય એટલે ધર્મ પાડવાની જરૂર નહી શરીર નું હોય ત્યાં સુધી દ્વિગુણમ બ્રહ્મચારીનામ ત્રિગુણમ તું વનસ્થાનામ યતિનામ ચતુર્ગુણમ કહ્યું તે શૌચ ગ્રહસ્થ એ કરવાનું છે પણ બ્રહ્મચારી આથી બમણું વાનપ્રસ્થિઓએ ઘેરે રોટલી ખાયા રોટલી કરતા ને હોય ભાત કરતા હોય આ દરરોજ ને રે પછી રોટલી ખાયા આવે આ દે એટલે ખાય મજા આવે ને સાક્ષાત્કાર થવાથી દેહ નું બ્રહ્મચારી બ્રહ્મચાર્ય આશ્રમ અને સંન્યાસ આશ્રમ બે એક નથી મહારાજે બે અલગ કર્યું છે અને શાસ્ત્ર માં બે અલગ બ્રહ્મ સ્વરૂપ નો સાક્ષાત્કાર થવાથી દેહ નું ભાન ન રહે તો આ શું રહેતું નથી જેના બ્રહ્મચર્યનો અવધિ અમુક સમય નો હોય કરતા પણ નૈષિક બ્રહ્મચારીઓ નિર્દેશ પહેલા કર્યો છે તેનું કારણ પણ એવું મારા જ લીધું છે સમજી લે મુકુ છે પાપનું પ્રાયશ્ચિત ગ્રહસ્થ કરતા બમણું કરવું તેવું વિધાન છે અને આપણા સંપ્રદાયમાં એટલા માટે જો નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે બધા લગભગ ઠાકોરજી સેવામાં એટલે શાસ્ત્ર ધર્મ છે ઠાકોરજીની સેવા કરી અને પોતે જે ધર્મોપદેશ કરી રહ્યા છે તેને નૈષ્ટિક વૃત્તિ સત્વરે ધારી લે એમ સમજીને જ પ્રથમ નિર્દેશ કર્યો છે પેલા જ રાખ્યા હોય તો એ પેલા જ ગડબડ કરી દે ડાઉટ કરી દે તો બધા ન હોય તો એટલે સાધુ એને છેલ્લે રાખ્યા ડાઉટ ક્લિયર એ નહી પછી કરે રાખે હરિત ઋષિ પ્રાયશ્ચિત કહે છે કે ઉપકુરવાણક ને જાણે અજાણે કરેલા પાપનું પ્રાયશ્ચિત જે કરવાનું કહ્યું હોય તેના કરતા નૈષ્ટિક બ્રહ્મચારીઓ કરેલા તેજ પાપનું પ્રાયશ્ચિત उपकरण विद्या भने त्या बार वर्ष सुधी ब्रह्मचार्य पाले उपकरण सहजान स्वार। महाराज